જોવા જવાનો સ્વ ના ચાલી જાય કર્મ ના કહેવાય સભા અને ઉપર ચડાવવું પડે તો કર્મ કરવું પડે કરવું પડે ચાલો પછી જોવા જાણવા સ્વભાવ જોયે જાણે ફરશું તકે પરમાનંદ બસ એ સાથે જ છે બધું જોવું જાણવું ને પરમાનંદ બીજા આનંદતા ગુણો ખરાબ દાદા જ્ઞાની અવશ્ય મોક્ષ વેદાંત અવશ્ય સોળ ભાવ પછી કે પંદર ભાવ પછી અવશ્ય મોક્ષ જશો જ્ઞાની નું શરણ લયા પછી એવું જે કે છે આમાં કે પંદર ભવ્ય અવશ્ય મોક્ષ તો તો વેદાંત ના અમારે ગયા પછી નકાવી શકે આ કુને બંધાય ને એમની કૃપાદી કરતી આપે પણ કહ્યું ને કે ને વધારેમાં વધારે 15 15 ભવને તો એક બે ભવમાં તો મોક્ષ જાય આપડે તો 15 ભવ હોય ને આપણે તો ત્યાને ભવમાં હવે આ આનું આનું જ્ઞાન થઈ જ મુક્ત થઈ જયો જ છે ધરેバリ આજ્ઞા પાઈ છે ને પાઈ છે પાઈ જણ પાઈ છે તે મુક્ત થઈ જેલા જ છે જેને વૈશવ ભવય ના કોર આ તો છે જ તમે એના સંગમાં તો ફા એ ઉલાયું હા હા લાગ્યું સાંભળ્યું નથી આવું કે આમ કે જશે ખાતરી આપે એવું કોઈ એવું કોઈ બોલે જ નઈ ને એવું ભાઈ જ નહી કોણ આપી ભુક્ત પુરુષ હોય તે ગાતી તું બોરું કરું છું વેપાર બધો વેપાર વેપારી કરે એમાં લાલચુ લોકો ફસાય બાળા હોનું કરી નાખે ડબલ હોનું કહીએ નકલ કરી કોઈને આપશો નહીં કારણ કે એનાથી જયારે સમજ પડે તેનો દોષ લાગે તો આ તમારી જે આપતા બધી ચોપડીઓ છે તે અમારે કોઈને આપવામાં વાંધો કે એમને જ્ઞાન લીધું હોય તો જ અપાય એ એ છે તે આપવામાંપુ આવે છે તમે ખોરી કહ્યું પણ વાંચતો તમારે પ્રશ્ન કરાવી એમની છે એટલે જે જ્ઞાન મહાનિર્ધાનો હેતુ થાય છે તે જ્ઞાન અનઅધિકારી જેના આત્મ દ્વારા અહિકારી થઈ ઘણું કરી પરિણામ એમાં તો પેલું ક્રમિક એટલે પાત્રતા જોઈએ ને ક્રમિક એટલે પાત્રતા જોઈએ અધિકારી પણ પાત્રતા નહી અધિકારી નહી જેને આત્મસિદ પ્રાપ્ત થઈ હોય તે સુધી ગયા તમારે પાસે હાલવો પડે આવે આપણે કશું ફળ આપે નહી હારી જગ્યાએ એવું ના છે કઈ ખોટું છે હેતુ થાય છે તે જ્ઞાન અનધિક હાથમાં જવાથી કાયદ થઈ ઘણું કરી પણ એટલે આ તો બધું આ આ જ્ઞાન તો સમજી ન આપડા પુસ્તકો આપવા માંગ આપડો પુસ્તકો અજ્ઞાની માટે જ ખાસ માટે છે આઠ કરો ચમત્કાર છે પોતાના પ્રયાસુલ પરિવર્તન તમે ના જોવા છો જગત માં આવો હતો બીજે કસે બીજે કસે છે દાદા એ ચમત્કારી છે ભાષા એ ગયેલી બીજું કાંઈ જોટો ના મળે એના ચમત્કાર કહ્યું અમે મારી પાસે નાખ્યું મેળા થો શબ્દ મૂકેલા કે બીજો કોઈ ના કરી શકે એમનો ચમત્કાર પછી મેં એમને કહ્યું જો ચમત્કાર કે છે ને તો હવે શું કેશો આશ્ચર્ય ચમત્કાર લોકો ને આ કરી ને વેપાર કરવા કહી શકતું નથી આશ્ચર્ય કરી શકે આશ્ચર્ય કર્યું આ જ ખરો ચમત્કાર છે પોતાના પ્રયાસના પોતાનામાં આમૂલ પરિવર્તન આવતું જાય છે જગતમાં આવો જોતો બીજે કક્ષે જણાય છે અને દાદા એ ચમત્કારની વ્યાખ્યા આડ આપી છે કે બીજે કક્ષેર જેનો જૂથો જોવા ન મળે શું ચમત્કાર સાંભ્યા નહીં અનુભવ માં મળ્યા સૌ આ અનુભવ મેળવવા થાય એવું આપણને થાય તો એકદમ સ્વાભાવિક છે દાદા આવડો ટેકો આપીએ ટેકો આપડે આપીએ બધા ટેકો થોડો થોડો વાઘરી કરો ને અડાડો તો ઊંચું થઈ જ હું એટલું ના કરી શકું નવી જ ધરતી ને નવી જ દુનિયા બનાવવાની છે આપડે બીજું બધું છે ભક્તિ ભક્તિ તો પણ હા બધું મિક્સર થયા મિક્સર તો સારું બેને અમેશ ની જેમ અમેરિકામાં હરું લાગે છે આપની કૃપા સતત વધતા પણ હજી મજર ઘણી લો નથી આવે મદલ ગણી લો નથી ભો છે ને દાદા માંથી આખા વરના માલિક એવા દાદા હાથમાં આવ્યા પછી અવગ્રહ એટલે તેનાથી કઈ અંદર જે પોલો ભાગ છે ને નીકળી જાય જાય આકાશ રોકાઈ જઈ ગયા પણ એના આકાશ ની જરૂર નથી જે આકાશમાં રોકાય ને આકાશ એની જે હોવા તો આકાશ ને આ જે ઘન કે છે એકદમ સોલિડ થઈ જાય એવું એકદમ એટલે પોલો ભાગ નીકળી જાય એને અવગાહન છે પોલો ભાગ બધો નીકળી જાય અને જે રહે એને અવગાહન છે અંતે દજ્જા રો કે છૂતે ભાગી આ બધી ઘીણી વાપે તાર પહોંચે નહીં આ બધી આપે હું તને વાત તો તાર પહોંચે રી આને માટે શબ્દ રખતો આને માટે શબ્દ રખતો આ બુક તો પહોંચે ને રાજા ઠોકી મા હા ઓ હા સલાહ આપો યાર નવા લીલા રાખીએ હા હા હા હા નવા તમે દાદા આ જીસાણસ મોક્ષ ને પામે છે ત્યારે ત્યાં એના પુણ્ય પૂરા થઈ જાય એટલે પાછો મરણ માં આવે છે ના ના પુણ્યતા એથી પૂરા થાય ત્યારે તો પછી નિર્વાણ થાય નિર્વાણ ના થાય પરિપૂર્ણ એમાં શું એ કેવી રીતે કહી શકો એ કેવી રીતે કહી હું પોતે થયે છું પરિપૂર્ણ થયે છું ને તે મારું કેવું છે અનુભવ માં હોવું જોઈએ જયારે માણસ ના પુણ્ય પૂરા થાય આ તો મારી છે બે થી છૂટા પણ રહેતા આવડતું હોય તો કામ દેહ ના માલિક ના હોય તો ચાલે માલકી પણ ચાલે ટેન્શન ના થાય પણ ટેન્શન ના થાય તારે બુદ્ધિ હોય ને અહી જ મુક્તિ થઈ જાય પેલી અહી સર્વ દુઃખો ની મુક્તિ થાય અને પછી આ દેહ નું નિર્વાણ થાય કાયમ દેહ રહી મુક્તિ થાય આત્યાંતિક મુક્તિ સમજુ મોહનભાઈ તારું નામ મોહનભાઈ છે ને મોહનભાઈ હનુમાનજી હનુમાનજી ખરેખર કોણ નથી ખુ શું કઈ ખરો પછી આ મોક્ષ વસ્તુ શું છે મોક્ષ શું છે મોક્ષ એટલે પોતાના સભા ભેગું મોક્ષ થઈ ગયો બધા મારી સમજ માં આપડા કોહરું હોય કોહરુ જોયેલું ને એના ટુકડા કરીએ તો પછી અંશ થાય ને ભગવાનતા નથી હું ભગવાન દરેક જીવ સર્વાંશ તરીકે રહ્યા છે કેમ સમજતા નથી ત્યાં અંશ ઉપર જે પડદો છે ઉપર આવરણ છે તેને અવશરૂપી હોલ છે પછી એમાં કોણ એક પાડી હતો અજવાર થોડો નીકળે બે પાડી હતો વધારે નીકળે ત્રણ પાડી હતો નીકળે એટલે અંશરૂપી આજવાળું બહાર નીકળે છે આત્મા તો આખો સરવાંશ ભગવાન પાંચ અંશ નું અજવાળું આવે છે બધું તોડી નાખીએ આવરણ કરી દે ત્યારે પણ મહાત્મા થાય એવું આ તો આ અંશ ને બધા પેલો થઈ ગયો આખો અંશ આવરણ છે ત્યારે જીવન થઈ ગયો શું પણ એનાથી મોક્ષ પૂર્ણ રૂપમાં મોક્ષ બીજું કઈ અત્યારે દેખાતું નથી લાઈટ એ વગર ઘૂંચાયા કરે છે ને અથડાયા કરે છે ને બીજા ઉધા ઉધા કર્મપદ છે તો લાઈટ હોય દ્વાર હો દસ દ્વાર કયા છે નવ દ્વાર ને દસમું છે આ દસમ સ્થાન જીવ તો અહી થી નીકળી જાય એટલે લોક શું કહે છે કે એના શિષ્ય ને કહે કે મારી તબિયત બહુ બગડે એટલે મને મારી માર જાય તોડજે એટલે જીવ તમારી જાય એવું બાળ આવું કરે છે આ કરવા જેવું છે એ રીતે નીકળતો હોય તો પછી તોડવા જેવું છે હા તો એ કુદરતી રીતે નીકળે તો સાચું શું કુદરતી પણ એના એના માટે પણ આપડે જપ તપ તો કરવા પડે ને મોક્ષ મોક્ષ મેળવવા માટે જપ તપ તો કરવા પડે ને કે ભક્તિ કરવી પડે કે નહીં કરવી પડે કેમ ને મળે સમજવાથી મળે એટલે કેવી રીતની સમજ સમજવાથી કેવી રીતની સમજ કેવી રીતની સમજ અમે સમજી જાય પછી એ પ્રમાણે ભક્તિ કરે એટલે ભક્તિ તો કરવી જ પડે એટલે ભક્તિ તો કરવી જ પડે આવી ભક્તિ નઈ આ ભક્તિ હિન્દુ દુનિયા માં કરતું જ નહીં ભક્તિ પેલી થવાય નઈ અત્યારે લોકો બધું ઊંધું જ છે આપડ પર ભક્તિ એટલે તને સમજાવું કે આપડે સ્ટેશન પર પોચવું હોય તો સ્ટેશન ભક્તિ કરવી પડે સ્ટેશન ની ભક્તિ કરીએ પેસન જ્ઞાન એટલે એનો મતલબ જ્ઞાન એટલે સમજ પડે કે આ રીતે આગળ ક્રિયાઓ કરજે આપડે લોકો ને સારું કરી અંતરમુખ ની વાત કરો અંતર્મુખ ની વાત અંતરમુખ તો થઈ શકે ક્યારે એ અંતરમુખી ની તારે થઈ શકે આ બાજુ બધું બહારનું જ્ઞાન ની વાત કરીએ હવે અંતર્મુખી કરવી હોય તો તું કોણ છું પેલું જાણવું પડે એના માટે શું કરવું પડે અમારી પાસે આવવું પડે અમે રિયલાઇઝ કરી આપી બધું અંતરમુખી થઈ જાય પછી ચિંતા ઉપાધિ કશું હોય નહી પછી મોફ તૈયારીઓ જેમ લગ્ન થાય છે નઈ વિવાહ થાય વિવાહ થાય પછી લગ્ન થાય ને તેમ આ વિવાહ થઈ જાય ધર્મ બહિર્મુખી છે કેવા છે અંતર મુખી થવું હોય તો મુક્ત પુરુષ મળવું પડે કોને મળવું પડે મુક્ત નિરંતર છૂટા થાય મુક્ત કોને કેવો હા મુક્ત આપણે ગાવો ભણીએ મારીએ તો આશીર્વાદ આપે એને મુક્ત હોવું જોઈએ કે ગપ્પુ ચાલે છે ગપ્પુ નહીં આપડે હા બે ભણીએ ને ફેર ના મળે ત્રણ કઈક છે એટલે બે ધોલો મારી જાય પછી આપડે ફેર ના મળે કરતા એ દેહ નો માલિક થઈ ગયો ને એમાં પૂરું સમજી દે છે આ બહુ સમજવા જેવું છે વિજ્ઞાન બધું હોબર મળે પણ આ વિજ્ઞાન બીજા પ્રશ્ન નથી પ્રશ્નો ઘણા છે પણ આજ એક નથી આવતો આગળ દોડવાનું તો આગળ રહી ગયું કે પ્રશ્નો ઘણા છે પણ આજ એક ઉકેલ આવતો નથી આગળ દોડવાનું તો ઘણું રહી ગયું એમ જેવો લાવો લાવે તું કિમત નથી સુખ તો જ નહી છે બાહ્ય કે અંતરિક બાહ્ય સુખ કે અંતરિક સુખ બાહ્ય ના આંતરિકા પછી જાય નઈ અમે જે સુખ જોયું એ તો પરિવર્તન સુખ જોયું એ તો આવે છે એ દુઃખ જાય તો દુઃખ જાય જોવા માટે શું બીજી આંખ જરૂર ખરીશ કે આંખો થી જોઈ શકીએ હા દુઃખ ને સુખ જે આવે ને નાખે આ સ્થુર દેખાય છે કે આ સુધી અમારા ગુરુજી શિર પર બેઠા છે તારે ગુરુજી રેવા ને તારે ગુરુજી કાઢી વ્યવહાર નહિ તારે ગુજરી જવા દે અને આ સનાતન સુખ ને લઈ લે એને એટલા શિષ્ય થવા ને ગુરુ આ લઈ લે પક્ષાદી લઈ જા જય સચિદાન દાદા ભગવાન દાદા દાદા ભગવાન કોઈ ના ગુરુ થયા નથી પચાસ હજાર માસ પાછળ ભરે પડે પહેલા થયા વેપાર એ એ જેની દુકાન ચલાવી ચલાવી મારે નવરાશે જ નથી મને હું ક્યાં દુકાનો ચડાવું હું તો બધાને માલ જોઈએ આપીને જે જે જોઈએ આપી દઉં એટલે કાયમ નું સુખ લઈ જાય પછી આ કાઢ નાખી બધું એમ બધા વાતો કરે છે કે ભાઈ ઉપર છે બાર ક્યાં ખે અંતર નહી ખોય આ તો બહિર મુખી લોકો માટે અંતર મુખ થઈ ને ભય ખોય ને સર બહાર તો કલ્પિત છે બધું બધો તો કરી છે અંતરમુખી થઈ જાપ હોય નીચે અંતરમુખ એટલે બાપ હોય ને ભીતરમાં અંતર્મા અંતરમુખી એટલે અંતરમાં બહિરમુખી એટલે બહાર આ વાસણ ઇન્દ્રિયોથી બહિર મુકી કહેવાય અને અંતર મુખ્ય પણ કઈ જગ્યા જવું હે તો બધા બહુ જગ્યા કહી કઈ જગ્યા એ જવું બહુ જગ્યાઓ છે પણ તારા ગુરુ ને કહીશ નહી કે સનાતન સુખડી જાય તારે જવારું ખુ તાર દર્શન કરજે વાતો કરજે સનાતન સુખ કહીશ નઈ નઈ દર્ તારે અવરું અવરું અમદાવાશું તારે ચાપી હોય તો તારે એમ કે આપડે પણ આ ભક્તિ નો નશો કઈ નિરાળો જ નશો છે ભક્તિ નો નશો કઈક નિરાળો જ છે નશો તારું નો ભાઈ મસ્તી ના હોય આમ આનંદ હોય નિરંતર આનંદ મસ્તી જાય પણ ખોટ જાય તો બસ આનંદ ઇ આનંદ આનંદ ઇ આનંદ આનંદ નિરંતર આનંદ એક ક્ષણ પણ આનંદ થાય મગન કયું છે દાવો મળશે બે લાખ ડોલર હાથમાં ઓ છે ખરા આપડા ભારત દેશ ની અંદર માં જે વર્ષો તપો કરે છે ભૌતિક સુખો પ્રાપ્તિ માટે તપ ની તપેરો તો છે એમ ને આ લોકો તપેલો નથી અલગ છે તબકલ નથી યતબ આપણે શાંતિ દીપ ભગવાન સાર ઉ તો આવો ઉપર છેતારા બહાર છે જે બેઠા તબ મળે છે કઈ પ્રકાર કઈ ખારી આયે આ તપ કરન કેતા કે કેમ તો લુ હરવા જાય મતબ કેને તપ કરે બે નથી થાય કે તપ કરે મે પર યે તપ ની વાત હું નથી કરતો સમજો એક ઘડ એક ક્ષણ કર તુ કે તબ ઘર બેઠા તપત મરે તપત કરવું પડે છે ઘેર બેઠા તો આગળ શીખે કે ખોટી હૈપુ ફેર નહી મારે ક્યાં સમજતા હેલ કર ના આ તો બધી વાતો સમજવા જેવી તો ખરી જ જાણે કારણ કે આજ થી યુગો યુગો મહાત્મા પુરુષો તપો કરતા એવા છતાં એ લોકોને ભગવાન પ્રાપ્તિ ની મળી तो प्लर क्षण मिली जाएस समझात नहीं आत अपने કરવાનું બીજું શું કરવાનું કઉચો ઇન્દ્રિયો એકત્રિત કરીને મન ને એક સ્થિરતા પર લાવીને એટલે કોઈ દેખાય નહિ તપ કરતું આ બધા આંતરિક તપ કરે છે નિરંતર ચોવીસે કલાક કેટલા કલાક નું તમાર તપ હોય કે નિરંતર ચોવીસે કલાક બાર નો તપ તો બૌદ્ધિક સુખો માટે ખરાબ વિચારો કે ગરમ ગરમ થઈ જાય પણ તપેલું સહન કરે શું કરે કંટ્રોલ માં રાખી અને મન ને એકાગ્ર કરવું એ તપ કેવાય તપ हात्मा थी बात इला पिंगला त्रीय पिंगला तरह नींद मन ने सूक्ष्म बनाव पड़े ક્યારે બનાવી શકે જયારે પાંચો ઇન્દ્રો થી આપણે સમજવા જેવી વસ્તુ યોગ માર્ગ વસ્તુ નીચે લાયા યોગ માર્ગ આખો ખલાસ થઈ ગયો છે યોગ માર્ગ અત્યારે રહ્યો નથી અને જ્ઞાન માર્ગ ખલાસ થઈ ગયો છે આવું આવું આઈ ગઈ ડાતી પછી અહીંયા ચાર પગવારો થાય મારી દ્રષ્ટિએ તો મોક્ષ મહિના પછી એમ કે છે કે આપણું પુણ્ય પુરુષ હતા પાછું ચોર્યાસી એમ કે મોક્ષ મળ્યા પછી પણ આપણું પુણ્ય જો પૂરું થઈ જાય તો પાછી ચોરાસી લાખ માં એને આવવાનું એ કાયમ પરમાનંદ નો એક દિવ આનંદ અહી પડે ને તો આખી દુનિયા ને એક વરદા એટલો આનંદ ધન્યવાદ ધન્યવાદ નહિ મારી પાસે પચાસ હજાર એવા છે પછા પચાસ હજાર એવા ધ્યાન દેવા થઈ ગયા ધન્યવાદ છે તમારું ચકા મોહન મોહનભાઈ શનિવારે આવું તો કરી આપવા જવાનું છે શનિવાર શનિવાર શનિવાર ન તો બધું જોવું પડે નઈ કરો કરો સત છે શનિવારે ગુરુ ને કહ્યું નહિ કે તમે કેવા હું કરો કે આ લોકો જરા તમને દુઃખ થાય તો જવાબદારી મારી તમને પકડજો કયું એ પ્રકૃતિ થી ગુરુ ને કેવું છે તમને તમારે કજુ કરવાનું કરવાનું મારે તમારે શું કરેવા નિરંતર ચોવીસે કલાક આજ્ઞા ચોવીસે કલાક આ હું અને તપે ચોવીસ કલાક નથી કીધું પણ હવે વાલો હજુ સુધી નથી કર્યું પણ મારો વાલો જરૂર કરાવશે નુકસાન માં વાલા પૂછે ને પૂછવાનો અર્થ શું ઉતરતું કઈ નઈ હોય પછી પૂછવાનો અર્થ શું કઈ ઉતરતું હોય તો પૂછ્યું ને